look at that. ready okay. લોકો ખુબ સુંદર રીતે સમજાવી અને તે અને વિકાત કે આરીએ બજે મેં કરીવા હો સુંદર તમને સમજાય દરેક નો હો આ વાત જરૂરી કેટલા ભાઈ કોઈ ઉમાં આયા જા આપકો અપ્રકટ થતો તો દરેક ટીલા પોતાના કાપે બેટા તને લે જાય અને એ જોતો હોતો કોમે મેં આવા દિયો લોકો ભગવાન તમે માતા નથી I know. એમાં કે સહી દીધા બાદ આ થોડું નિયમાધ્યાત્મિક હોય એટલા જ દીધા હતા પ્રશ્નો જે સુપીની પર છે કોઈ પ્રકારનું નિર્દેશન મળતું નથી ઈ વાત છે કે જો સ્વયં પર બેસે પ્રશ્ન પૂછનારનો અવરોધ લેવી સ્તાર ના છે એટલે પ્રશ્નો નિરામ હોય સાબ હોય એ સાયરસની રીતે આવી ગયા છે નિર્મલ પ્રશ્ન અમે વાંચ્યો બીજા બધા બાજુ પ્રશ્ન છે હસમુખભાઈ શાંતિલાલ શાહ આપની પાસે લગભગ પ્રથમ વાર આવનાર અધ્યાત્મ માં હજુ પગાર કરવાનું છે આપની પાસે લગભગ પ્રથમ વાર આવનાર અધ્યાત્મ હજુ પગડ કરવાનું છે તેવા માટે અક્રમ શબ્દ નવો છે તો અક્રમ એટલે ક્રમ નહીં તેવો અર્થ થાય કે બીજો કોઈ બોક્ષ માર્ગ શ્રમિક અને આશ્રમ બે હોય છે શ્રમિક એટલે સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ જેટલા જેટલો પરિક્રહ નો ત્યાગ થયો સ્ટેપ ઉપર જાય અને અક્ષરમ વિજ્ઞાન ભેદ વિજ્ઞાની હોય તો જ કરી શકાય અક્રમ વિજ્ઞાન હોય શકે નહીં ભેદ વિજ્ઞાની એટલે આત્મા અને અધાત્માનો બે કલાકમાં વિવરણ કરી નાખે જુદું કરી નાખે લાઈન ઓફ ધી માર્કેશન નાખી તો ત્યાં આગળ સત્ય અશ્રમ હોય અશ્રમ માટે વધુ ટાઈમ લે નહીં ક્રમિક માર્ગ અશ્રમ વિજ્ઞાની હોય તો શ્રમિક માર્ગ તો મૂળ ધોળો રસ્તો જ છે ધોળી રસ્તો શ્રમિક માર્ગ છે અક્રમ તો ડાયવર્ઝન છે કોક વખત નીકળે છે જ્યારે શ્રમિક માર્ગ શ્રમિક માર્ગ મુશ્કેલીઓ ઉભી છે ત્યારે અક્રમ ઉભો થાય છે શ્રમિક માર્ગ ક્યારે ચાલે કે મન વચન કાયાની એકતા હોય તો ક્રમિક માર્ગ ચાલે ને તો શ્રમિક માર્ગ બંધ થઈ જાય મન વચન કાયાની એકતા હોય તો ક્રમિક માર્ગ ચાલે ને તો ક્રમિક માર્ગ બંધ થઈ જાય મનમાં હોય એવું વાણીમાં બોલાય અને એવું વર્તન થાય એ જ શ્રમિક માર્ગ નોર્તન વિજ્ઞાન છે આ મારું આમાં કઈ શહેરી ની તો ભરશે અને નિમિત્ત છું બીજો પ્રશ્ન ભાઈ અક્રમ વિજ્ઞાની તરીકે સંપૂર્ણ જ્ઞાની હોવાનો પરિચય આપવામાં આવે છે જૈન દર્શનમાં પાંચ પ્રકારના જ્ઞાન મતિ જ્ઞાન સૂત્ય જ્ઞાન અર્થિજ્ઞાન મદદ જ્ઞાન કેવું જ્ઞાન સમજાવવામાં આવે છો તો તેના સંદર્ભે તેને સમજી શકાય થોડો સંપૂર્ણ જ્ઞાની તરીકે આપીએ જ્ઞાન ધરાવત છે એવું સમજી શકાય આ જ્ઞાન ભેદ વિજ્ઞાન છે તો મત જ્ઞાન જ્ઞાન છે શું છે અને સો ટકામાં જ જ્ઞાન એ જ્ઞાન કહેવાય અને આ લગભગ સત્તાણું ટકા છન્નું ટકા ઉપર હોય છે એટલે જૈનિક કહેવાય સો ટકા એવ કહેવાય કેવ જ્ઞાન થઈ શકે એમ છે નહીં એટલે સંપૂર્ણ જ્ઞાની કોઈ કહી શકાય નહીં સંપૂર્ણ જ્ઞાની તો કારણ તરીકે કહી શકાય કારણ જ્ઞાની કારણ કારણો કહેતો હોય કાર્ય ન હોય કાર્ય જ્ઞાની ન હોય શકાય એટલે સંપૂર્ણ જ્ઞાને પૈકી આપવામાં આવતો હોય તમારે નહીં જોઈએ સંપૂર્ણ હોય શકે નહીં આ કાળમાં પણ આપણે કામ ચાલુ થાય આપણે એક અવતારી થવું હોય બે અવતારી થવું હોય તો થઈ શકે એમ છે આ કાળમાં મોગ ભલે બંધ હોય પણ એક અવતારી બે અવતારી થઈ શકે એમ છે આ કાળમાં ત્રીજો પ્રશ્ન અધ્યાત્મ રૂચિ ધરાવવા માટે હિંસા અટકાવવાના પ્રયત્નો કરવા જરૂરી ગણાય ખરું જો જરૂરી હોય તો તે અંગે આપ માર્ગદર્શન સલાહ આપશો અધ્યાત્મમાં રૂચિ ધરાવતા હોય અને હિંસા અટકાવવાનો પ્રયત્ન ન કરે એ તો હિંસાની પ્રેરણા કરી કહેવાય શું હિંસા અટકાવવાના પ્રયત્ન ન કરે તો હિંસાને અનુબંધના કરી કહેવાય માટે એ પ્રયત્ન તો હોવો જ જોઈએ ગમે તે અધ્યાત્મ હોય પણ હિંસા અટકાવવાનો જેવી રીતે આપણા ગામમાં બાવાઓ આવ્યા હોય ને છોકરાઓ ઉઠાઈ જતા હોય તો આપણે કહીએ છીએ ને કે છોકરાઓ બાવાને પકડો આ લોકોને અને એ લોકોને અટકાવી દો એટલે એવું તો હોવું તો જોઈએ વિરોધીબળ નહીં તો એ કામ જ સફળ ના થાય ને આમ તો બેસી રહેવાની જરૂર જ નથી કરના દેહ એ મારીએ તો તો ભગવાન માનતા આવું ભગવાનને વિરોધ બતાવતા શું માટે આપણે વિરોધ બતાવવો જોઈએ એકતા સર્જી જોઈએ અને આનાથી સામે પડવું જોઈએ ચોથો પ્રશ્ન માનસિક દુઃખ આપવું કોઈને છેતરવું વિશ્વાસઘાત કરવો ચોરી કરવી જગ્યાએ સૂક્ષ્મય ચિંતા ગણાય છે પરંતુ તેને જ મહત્વ આપીને મોટી દ્રવ્યહિંસા મુગા પ્રાણી આપત્ત્યની ક્રૂરતા હત્યા અને તેમના શોષણથી હિંસાથી મેળવવાની આર્થિક સામગ્રીનો વપરાશ કરવો કે તેને પ્રોત્સાહન આપવાની મોટી હિંસા પ્રત્યે ઉદાસીનતા સેવામાં તે ઉચિત યોગ્ય ગણાય માનસિક દુઃખ આપવું કોઈને છેતરવું વિશ્વાસઘાત કરવો ચોરી કરવી એ બધી સૂક્ષ્મ હિંસા ગણાય છે એ બધી હિંસા છે સુક્ષ્મ સ્થૂલ કરતા એ મોટી હિંસા છે સ્થુલ હિંસા કરતા હિંસા મોટી છે એનું ફળ બહુ મોટું આવે છે માનસિક દુઃખ આપવું કોઈને છેતરવું વિશ્વાસઘાત કરવો ચોરી કરવી એ બધું દ્રૌણ માં જાય છે નવ દેદાન નું ફળ નર્કગતિ છે મોટી દ્રવ્ય હિંસા મુગા પ્રાણીઓ પ્રત્યેની હત્યા અને તેમના શોષણથી હિંસા થી મેળવવામાં આવતી સામગ્રી વપરાશ કરો મોટી ઉદાર આવે તે ઉચિત ન ગણાય એનો વિરોધ તો હોવો જ છે એમને વિરોધ નહીં થાય તો તમે એને અનુબંધ ના કરો છો એમાંથી એક છે એક જગ્યાએ છો જો વિરોધ નહીં હોય તો અનુબંધ ના કરો છો એ ગમે ત્યાં જ્ઞાની હોય પણ એને વિરોધ તો બતાવાની જેમ છે નહીં તો અનુબંધનામત શીખાય આવા સંજોગો મોટી દ્રવ્યહિંસાનું નિવારણ શા માટે નહીં સૂચતું હોય એ દ્રવ્યહિંસાની નિવારણ ખાસ જરૂર છે એના માટે આપણે બીજા પ્રયત્નો સારી રીતે ભેગા થઈ અને બધું મંડળો રચી અને બીજું ગવર્મેન્ટમાં પણ આપણા છૂટેલા માણસો મોકલીએ તો ઘણું ફળ મળે બધાને ભાવ કરવાની જરૂર છે અને ભાવ મજબૂત ભાવ કરવા પ્રોત્સાહન આપવાની જરૂર છે એ રહેવું જોઈએ અને હમું સાબુ થવું જોઈએ અસમુખ ભાઈ પૂરું થઈ ગયું જય માલવાથી કાર્ય એકતા ના હોય તે સ્થિતિમાં અક્રમ માલ કેવી રીતે મદદરૂપ થાય તે ગળે ઉતરે તેમ નથી તો સમજાવવા મહેરબાની કરશો અક્રમ માર્ગ વૈજ્ઞાનિક માર્ગ છે ભેદ વિજ્ઞાનનો માર્ગ છે તે માર્ગ પામતાની સાથે જ માર્ગ પામતાની સાથે એને બહારના બહારના પરિણામની અસર થતી નથી બહારના પરિણામથી પોતે જુદો પડી જાય છે બહારના પરિણામ ગુસ્સા હોય તો કદાચ તન્માયા થતો નથી એટલે પોતે ગુસ્સા વગરનો થાય છે ક્રોધ વગરનો થાય છે એવી રીતે આ દરેક રીતે છૂટું પડી જાય છે આ વિજ્ઞાન આ અલૌકિક વિજ્ઞાન છે આ વિજ્ઞાન જાણે ત્યાર પછી સમજાય કે બળદેવ પ્રસાદ પનારા ઈશ્વર દર્શન માટે આપ સંસારી લોકોને માટે કયો માર્ગ શ્રેષ્ઠ હોવાનું જણાવો છો આત્માની ઉર્જગતિ માટે આહારમાં લીધી કોઈ રીતે બાધક ખરાબ પુરાણોમાં જીવના મૃત્યુ અનેક જાતના અનેક વર્ણન છે તે ખરેખર અસ્તિત્વ માટે આપ શું જણાવો છો આપના મતે જીવનની સફળતા માટે વ્યક્તિએ કેવી રીતે જીવવું જોઈએ ઈશ્વર દર્શન એટલે પોતાના આત્માનું દર્શન પોતાના આત્મા જ પરમાત્મા છે ને તે ઈશ્વર છે પણ એક એનું જ્યારે પોતે આત્મા રૂપ થઈ જાય ત્યારે કામ લાગે જ્યાં સુધી પોતે દેહાધ્યાસ છે ત્યાં સુધી ઈશ્વર દર્શન થઈ શકે નહીં દેહાધ્યાસ કરાય ઈશ્વર દર્શન કરવા માટે જ્યારે દર્શન થયેલા હોય તેના તેના તેની કૃપાથી થાય જ્યારે ઈશ્વર દર્શન થયેલા હોય જે મુક્ત પુરુષો હોય તેની કૃપાથી ઈશ્વર દર્શન થઈ શકે બીજો કોઈ શ્રેષ્ઠ માર્ગ નથી આત્માની ઉદ્રગતિ માટે આહારમાં લસણ કોઈ રીતે છે ખરા આત્માની ઉદ્યોગતિ માટે આહારમાં લસણ ડુંગરી એ ઘણું બાધક છે કારણ કે ઉશ્કેરણું કરનાર એનો ફરક છે ઉશ્કેરણી કરે અને બીજું લસણ અને ડુંગળી નરી એક અનગોળ હોવાથી એમાં નરી જીવાત જ ભરેલી છે અને તેથી આપણને જીવાતનો જીવાત મારેલો દોષ નથી એ જીવાત આપણે પેટમાં જાય છે એટલે આવરણ બહુ મોટું થાય છે બને ત્યાં સુધી ત્યાગજો હું કઈ ત્યાગ એ તમને એ કરવા માટે નથી આવ્યો ઉપવા માટે હું તો તમે કહેવા માટે આવ્યો છું કે તમને ઠીક લાગે સ્વીકારજો હકીકતમાં વાસ્તવિકમાં તીર્થન આ રીતે એનો ઉપદેશ છે અને તે વાસ્તવિક ખરેખરે તેમ જ છે જો બને તો છૂટી જાય તો સારી વાત છે ન છૂટે તો અમારે આમાં તમે કઈ જબરદસ્તી નથી સારી વસ્તુ એને સારી વસ્તુ જેટલી ખરાબ સારી વસ્તુ હોય તેને અટકાવી નથી જેથી ખરાબ હોય ત્યાં જ આંગળુ છે માટે આપણે સમજીનેગળી અડધી ડુંગળી ખાય તો ઘણો દોઢ ડુંગળીનો ફાયદો થયો ત્રીજું પુરાણોમાં જીવના મૃત્યુ અનેક જાતના દરેક વર્ણન છે તેના ખરેખર અસ્તિત્વ માટે આપ શું જાણો છો આ જગત ચાર લોક છે ચૌદ લોક છે છતાં ચૌદ દોક ના ચાર ભાગ પાડવામાં આવેલા છે એક દેવગતિ દેવલોક છે બીજી મનુષ્ય ગતિ જે આપણે આપણે મધ્યમાં છીએ દેવલોકો ઊર્ધ્વમાં છે મનુષ્ય ગતિ મધ્યમાં છે મધ્યમાં મનુષ્ય સિવાય બીજા બીજા જે ઇતરજીવો દેખાય છે મધ્યમાં મનુષ્ય સિવાય બીજા જે કઈ ઇતરજીવો દેખાય છે વાંકે વાંકે ના દેખાતા હોય એ બધા જીવો તિર્યંત જીવો છે મધ્યમાં તિરંતિક પશુ જીવન અને ચોથું નરકતિ છે નર ગતિ ડેબિટ સાઈડ છે નર અને તિર્ય ગતિ એ ડેબિટ સાઈડ છે અને દેહ ગતિ અને મનુષ્ય ગતિ એ ક્રેડિટ સાઈડ છે પુણ્ય બાંધો તો ક્રેડિટ સાઈડ ઉત્પન્ન થશે પાપ બાંધો તો ડેબિટ સાઈડ ઉત્પન્ન થશે જે તમને અનુકૂળ આવે તે કરજો કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ પણ ના થાય આપણા વિરોધી પણ દુઃખ ના થાય એવું જીવન હોવું જોઈએ તમને જો સુખ જોઈતું હોય તો લોકોને સુખ આપો તમને દુઃખ જોઈતું હોય દુઃખ આપો જે આપ્યો એ તમને પ્રાપ્ત થશે માટે સમજી ના આપજો પૂરું પૂરું સમજવા છતાં અહંકાર થઈ જતો હોય છે તો એવો કોઈ સદમાર્ગ બતાવજો કે જેથી કોઈ પણ સમયે અહંકાર થાય તે તત્કાળ મૃત્યુ પામે કોનો પ્રશ્ન છે ભાઈ રૂપાનો અહંકાર નો જતો કરવો હોય તો સદમાર્ગ એટલો જ છે જે અહંકાર જે અહંકાર શબ્દ વપરાય છે એ અનર્થ શબ્દ છે આણસમજે ભ્રાંતિથી જ ઉત્પન્ન થયેલો શબ્દ છે ખરેખર શું છે વાસ્તવિકતામાં કે કર્ણા ઉદય થાય છે અને થાય છે કરના ઉદય અને પોતે હું કરું છું એ જ ભ્રાંતિ છે આ એટલે તમારા અહંકાર જો જતો કરવો હોય તો દરેક બાબત મારા કર્મથી ઉદય કરના ઉદયથી થયું એવું માનશો તો ઉકેલ આવશે કોઈ ગારો તમારા કર્મ ઉદય એ નિમિત્તમાં હશે ભાઈ ભૂલા કર્યા તો મારાય એ નિમિત છે તો જ એ અહંકાર ઓછો થાય અને વધુ સમજ વધલાલ માધાલાલ સુથાર પ્રશ્ન ધ્યાન એક પ્રકારનું ઘેન છે અને એમ કેવાય છે કે આંત્રિક બની જાય છે ત્યારે સહજ આનંદ ઉભો નથી તો સભાનતા કે જાગૃતિ નું ધ્યાન કેવી રીતે પ્રાપ્ત થાય કે જે કર્મો ભાવ કેવી રીતે હૃદય શુદ્ધિ એટલે દુશ્મન માટે પણ ખરાબ વિચાર નહીં કરવા બીજા કોઈ પણ માણસ માટે ખરાબ વિચાર નહીં કરવા મન વચન ગયા થી કોઈ જીવને દુઃખ નહીં આપવાનો એવો ભાવ એવા બધા કેટલાક કારણો સેવા કરવાથી હૃદયની શુદ્ધિ થાય છે અને હૃદય શુદ્ધિ થાય છે એટલે પછી ધ્યાન તો તમે તમે મનમાં નક્કી કરો કે મારે કોઈ પણ પ્રકારે પ્રમાણિક નિષ્ઠા ખોડવી નથી તમે વેપારમાં નક્કી કરો મારે કોઈ પણ પ્રકારે પ્રમાણિક નિષ્ઠા ખોડવી નથી તો પ્રમાણિક નિષ્ઠા ખોડવી નથી એ તમને નિરંતર ધ્યાનમાં જ રહે અને એ જ ખરા ધ્યાન છે આ તો બધા ધ્યાન ચઢાવનારા ધ્યાન છે પ્રમાણિક વિચાર થોડી નથી કોઈ પણ વસ્તુનો નિયમ લો તો નિયમમાં ધ્યાન જ રહે તમે આજે મુંબઈ જવાનો વિચાર કરો કે મારે રાત્રે જવું છે તો તમારા ધ્યાનમાં જ હોય એ જ ધ્યાન કહેવાય છે ધ્યાન એને કહેવાય છે કે ધ્યેયને નક્કી કરવાનું એની જે રહે એનું નામ ધ્યાન બીજા બધા માદકતા છે ખાલી ચાલો પછી રીતે થઈ આ માર્ગ ની અનુભૂતિ પેલા પછીનું અને પછીનું જીવન પરિવર્તન કેવું થયું રસિક ભાઈ વિરમભાઈ પટેલ નવા અવાડ અક્રમ માર્ગ ના પહેલા જોકે બધા ધર્મ નું પારસો હતો તેમાં વિશેષ કરીને જૈન ધર્મ ના પુસ્તકો વધારે વાંચતો જન્મ હોવા છતાં બધા ધર્મોના ગીતા પણ એટલી સરસ રીતે વાંચતો હતો પણ મને કઈ અજવાળું દેખાતું નતું અને અહંકાર પાર વધુ મારામાં કચ્છ જાણ્યા વગર અહંકાર હતો કોઈ પણ જાતનું કહ્યું જાણ્યું નતું ને અહંકાર પાકનો હું જાણું છું અહંકાર પ્રાપ્ત થતા પહેલાનો અનુભવ અને પછી મને જ્ઞાન પ્રાપ્ત થયું અને છવ્વીસ વર્ષ થયા ત્યાર પછી મેં અહંકાર જોયો જ નથી શ્રોધમાલ માં એ લોક જોયા જ નથી પછી હું નિરંતર સમાધિ માં જ બેસતા ઉડતા હરતા ભરતા સમાધિ માં છું મને ત્યારે જેલમાં રહી જાય તો મને સમાધિ રહે અનુભૂતિ પછી અનુભૂતિ પેલા ની છે અને જીવન પરિવર્તન આવું રીતે થઈ ગયું છે આખી પૂછ્યું નથી ભાઈ ચાલ અમૃતલા અક્રમિક માર્ગમાં પોતાનો આત્મા જાણ્યા પછી પોતે આત્મ સ્વરૂપ નું ભક્તિ પોતાના સ્વરૂપ ની હોય છે એટલે પોતાના સ્વરૂપના રમણતા અગર ભક્તિ કહો એ પોતાના સ્વરૂપનું છે આત્મા દર્શન પર એવી કોઈ પરમ શક્તિ કે પરમાત્મા આપ સ્વીકાર કરો છો આત્મા દર્શન એથી આગળ પરમાત્મા એટલે જેને કઈ પણ હે નહીં દેહથી તદ્દન છૂટા ભાવે રહે અને દેહમાં પરમાત્મા દશા હોય દેહ ભુદલમાં પરમાત્મા દર્શા હોય અને આંતરિક અરૂપીની પરમાત્મા રશા હોય બંને પરમાત્મા દર્શાવે પરમાત્મા કહેવાય એટલે હું ના કહું છું કે આ દાદા ભગવાનની દાદા ભગવાન આ બહાર ની સંપૂર્ણ થયેલી નથી તો આ કપડાં પહેરે છે આ કોટ પહેરે છે કાર્ય નથી પણ આત્મા ની દુનિયા ખરી તેનો સંચાલક પણ મોક્ષ પામેલ વ્યક્તિ એટલે કે આત્મા રામ શંકરભાઈ પરમાર નારો રિપોર્ટ આત્માની દુનિયા જુદી હોતી નથી તમે આત્મા સ્વરૂપ જ છો પણ તમને નથી અરૂપ માં એનું કારણ કે કોઈ ગામના મોટા શેઠ હોય નગર સેઠ હોય અને આખા ગામ ને મોબલાઈઝીંગ કરતા હોય આખા ગામમાં બહુ ધરાવતા હોય કોઈ માનસિક ઇન્ચિત દુખ આપતા ના હોય કોઈની વાણી એટલી સુંદર હોય તે મનમાં હબળતા જ આનંદ થાય એવી હોય તદ્દન રાતે કંઈક આટલો પેક પીતા હોય તે નિયમથી નિયમથી આટલો પેક પીતા હોય તો એમને કંઈ બીજી હરકત આવતી નહોતી ઘેર બેસતો હોય તે બધા હમણાં ફેરફાર દેખાતો નહોતો પણ એક મિત્ર આવ્યો તેને બે બે બે બે બે એટલે પછી એ પોતે કે હું હિન્દુસ્તાનનો પ્રેસિડેન્ટ છું એટલે ગામના લોકો આ વિચારો પડી ગયા કે આ ક્યાંમાં છે સારું બોલે છે કંઈક દર બોલતા હતા તો ગામના લોકો એવું કે અમારે કાં શેઠ આવું કેમ બોલે છે એને દાલનો અમલ થઈ ગયો સેઠ સેઠ નથી એ ઉતરી જશે ત્યારે એવા જ છે જેવા જ છે એ વાત જયારે ઉતરી આ અસર થઈ ગઈ છે ઇફેક્ટિવ છે એટલે શું કહેવા માંગે છે આત્મા ઇફેક્ટિવ છે અસરકારક છે એટલે આત્માની દુનિયા નવી નથી હોતી આત્મા તમે આત્મા જ છો પણ તમને આ બીજી અસર થઈ છે આ ખાવા પીવાની વધારી અને આ સંસારી લોકોની દ્રષ્ટિથી અને લોકસંજ્ઞાથી તમને આ બધી અસર થઈ ગઈ છે એ જો જ્ઞાનીની સંજ્ઞા ઉત્પન્ન હોય તો આ અસરો છૂટી જાય આ લોક કે લક્ષ્મીમાં સુખ છે સ્ત્રીઓમાં સુખ છે એ લોકસજ્ઞામાં છૂટી જાય બંગલાઓમાં સુખ છે એ સંજ્ઞા છૂટી જાય અને જ્ઞાનીની સંજ્ઞાથી મુક્ત થઈ જાય અને દુનિયા નવી આત્મા દુનિયા નવી નથી હોતી તમે છો જેમ પેલો હું એ તમને પણ આ અસર થયેલી છે સંચાલક દુનિયાનો સંચાલક વૈજ્ઞાનિક રીતે ચાલે છે આ વર્લ્ડ ઇઝ ધી પી અને તે કોમ્પ્યુટર જે મોટા કોમ્પ્યુટર થી એ ચાલી રહ્યું છે મોટું જબરદસ્ત કોમ્પ્યુટર છે એ જીવંત વસ્તુ નથી કોમ્પ્યુટર છે એના થી આ બધું ચાલી રહ્યું છે ચાલો મનુષ્ય બઉો કે દેવ બઉ જેને મોક્ષ વેતો હોય તેને મનુષ્ય બઉ ઊંચો છે અને જેને આ લૌકિક ભૌતિક સુખો ભોગવવા હોય કલ્પિત સુખો ભોગવવાની ઈચ્છા હોય તેને દેવ ઉત્તમ છે પછી તીર્થંકર સર્વશ્રેષ્ઠ હોવા છતાં આજે લોકો દેવદેવીઓ નો વધુ કેમ પૂજે છે સર્વશ્રેષ્ઠ હોય છતાં એ વિતરાગ છે તીર્થંકરો એટલે કઈ આપી શકે નહીં લોકોને જો લાલચું છે એટલે દેવદેવી પણ કઈ ખોલશે વિતરાગ તો ફક્ત મોક્ષ આપે પરમાનંદ આપે એ બીજું ના આપે કઈ પાયણા રહી જવાથી સુખના થાય છે મારી એ બાધી ગલત બધી વાતો છે ભ્રાંતિ વાતો છે વિતરાગની પાસે આવું કેવું ના હોય વિતરાગની પાસે પરમાનંદ હોય મોક્ષ હોય તમે જેમ માંગો તો મોક્ષ મળે તમને ચાલુ કેવું ધર્મ નું સ્વરૂપ નિર્ગુણ નિરાકાર લીપી છે તો પછી તગુણ સાકાર ઈશ્વર જેમ કે રામ વગેરે ઈશ્વર ઉપાસના કરવાનું શું મહત્વ છે ફાધર બહુ ધર્મિષ્ઠ થઈ ગયા હોય મોટા ધર્મિષ્ઠ માણસો તારા ફાધર થઈ ગયા હોય અને એમનો ફોટો હોય ફોટો જોઈએ એટલે આપણને વિચારો ખરા એની અસર થાય જ ના થાય ફોટાની એવી રીતે સાકારમાં સાકાર સગોળ એ રામ બધાની અસર થાય છે માટે બધું અસર વાળું જગત છે એને કાઢી નાખું એ ગુનો છે જ્યાં સુધી અમૂર્ત પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મૂર્તિનું ભજન કરવું જ જોઈએ અમૂર્ત પ્રાપ્ત ના થાય હોવી જ જોઈએ દરેક જીવમાં રહેલી ઈશ્વર સત્ય કરેલી એક જ છે તો પછી એક જીવ બીજાજી કરતા ગુણામાં કેમ ચડિયાતો દેખાય છે દરેક જીવમાં રહેલા ઈશ્વર એક તત્વે કરીને એક જ છે તત્વ કરીને એક છે એટલે જેમાં સોનાની લગડીઓ હોય છે લાખો એ સોના સોનાના રીતે એક જ છે બધી પણ લગડીઓ રીતે જુદી જુદી છે એવી રીતે આ આત્મા આમ લગડીઓ રીતે જુદા છે વ્યક્તિ રીતે અને નહીં તો એક જ સ્વભાવના એક જ છે એમાં સ્ભાવમાં કોઈ બેર નથી આત્મા પણ છતાં જુદા જો એક જ રૂપે હોય તો આ રીતે મોક્ષ મોક્ષમાં ગયા છે અને બધે સુખ જ હોય સચિતા આનંદ સ્વરૂપ એટલે શું સત સચિતા આનંદ સત એટલે અવિનાશી સત્ય એટલે વિનાશી આ જે સંસારમાં રિલેટી સત્ય છે ભેગો શબ્દ બોલવો હોય તો એને ચિત્ત કેવાય તે અવિનાશી જ્ઞાન દર્શન થી આનંદ ઉત્પન્ન થાય એટલું જ કહેવા માંગોલ્યુટ એલ્યુટ જ્ઞાન માત્ર છે કેવળ જ્ઞાન માત્રિજ્ઞા પટેલ ઈશ્વરના દર્શન કર્યા બાદ કરેલા કોઈ પણ કાર્યની જવાબદારી ઈશ્વરની છે તે સત્ય છે અને તેમ હોય તો હત્યારો કે ચોર ઈશ્વરના દર્શન કર્યા બાદ ચોરી કરે ઈશ્વરે આ કાર્ય કર્યું તેમ મારે તો ઈશ્વર ની બાબતમાં અદ્વૈતવાદ અને દ્વૈતવાદના ઝઘડા ચાલ્યા કરે છે શું કરે છે પેલા કહે અદ્વૈતવાદ સાચો પેલા કહે સાચો બંને પોતાના રસ્તા પર બંને કિનારો પર ઉભા થાય પેલા આ કિનારો પર ઉભા છે પેલા લઈને આ કિનારો પર ઉભા છે અને ખરી રીતે ઈશ્વર દ્વૈતા દ્વૈત છે કેવો છે દ્વૈતા દ્વૈત પેલા અદ્વૈતય નથી અને જયતે નથી દેપક્ષ છે અને જયતા ધય જ એટલે જ્યારે સંસારી કાર્ય કરવું હોય ત્યારે ધય છે અને પોતાના આત્મા રમણતા હોય ત્યારે દ્વૈત છે જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી જ હોય પછી બીજો પ્રશ્ન ઈશ્વરના દર્શન કર્યા બાદ કરેલા કોઈ પણ કાર્યની જવાબદારી ઈશ્વરની હોય છે કે નહીં ઈશ્વરની કોઈ જવાબદારી જવાબદારી તમારી તબતપોરી કરી હોય એને ધ્યાનમાં તમારે કરવાનું ઈશ્વરને શું લેવા દેવા ઈશ્વરને આમાં કશું કરાવતો નથી તો લોકો એમ કહે છે કે મને ભગવાને પ્રેરણા કરી તો ભગવાન પ્રેરણા કરતા હોય ભગવાન જોખમદાર છે એમાં આપણે છે એના જોખમદાર એટલે આ બધું હોલ એન્ડ સોલ્ડ તમારી જ રિસ્પોન્સિબિલિટી છે અને તમારું જ પ્રોજેકશન છે માટે જે કરો એ સાચી અને ગરજો તમારી જ જવાબદારી હોલ એન્ડ સોલ તમારી જ જવાબદારી છે દરેક કરતામાં એટલે ચાલો આત્માનું સ્વરૂપ કેવું છે તેનું મૂળ સ્વરૂપ કેવી રીતે જાણી શકાય આત્મા પરમાત્મા વચ્ચે શું સંબંધ છે બંનેનું સંબંધ સ્વરૂપ કેવું છે બંનેનું મૂળ સ્થાન ક્યાં છે જ્યાં સુધી આ આત્મા દેહમાં હોવા છતાં પર દેહાદાસને રહીને ભૌતિક સુખોમાં જ્યાં સુધી એની ભાવનાઓ છે જ્યાં સુધી એની ઈચ્છાઓ છે જ્યાં સુધી એના વર્તના છે ત્યાં સુધી એ જીવ કહેવાય જીવાત્મા કહેવાય ભૌતિક સુખોની વર્તના હોય ઈચ્છા હોય ત્યાં સુધી જીવાત્મા કહેવાય અને ભૌતિકની ઈચ્છાઓ બંધ થઈ જાય અને પોતાનામાં સુખ છે એવું માનવામાં આવશે પોતાના સ્વરૂપમાં સુખ છે એવું માનવામાં આવે ત્યારે પરમાત્મા થવા માટે ત્યારે અંતરાત્મા થઈ જાય પ્રથમ અંતરાત્મા થઈ પછી પરમાત્મા થયા એટલે આત્મા અને પરમાત્મા જીવ અને જ છે દરે બંનેનો કર્તવ્ય જુદા જુદા છે ભૌતિક સુધી ઈચ્છા વાળા છે એટલે જીવ કહેવાયો અને ભૌતિક સુખી ઈચ્છા ખલાસ થઈ એટલે છે જીવ સીમ કયો ફેર નથી જેમ એક માણસ વકીલ છે કોર્ટ માં જાય દુકાન આત્મા પરમાત્મા વચ્ચે કોઈ ઉપાધિ વેચ છે ઉપાધિ કીધી જાય પરમાત્મા છે વસંતરાય જોશી ગાંધીનગર શરીર નો નાશ નિશ્ચિત છે અરે આત્મા તો નિત્ય મુક્ત છે તો આમાં મોક્ષ કોનો થાય છે તે અંગે સ્પષ્ટતા કરવા વિનંતી છે વૈરાગ્ય અને વિતરાગતામાં શું ખેદ છે પ્રશ્ન બધા બહુ થાય આખું પુસ્તક લખાયરીનો નાશ નિશ્ચિત છે આત્મા સિવાય આની ચેતન સિવાય બીજું બધું જ વિનાશી છે મ માન બુદ્ધિ ચિત્ત અહંકાર બસ્તું વિનાશી છે આત્મા એકલો જ છે તે અવિનાશી છે તો મોક્ષ પણ થાય છે જે બંધાયેલો છે તેનો આત્મા બંધાયેલો નથી અહંકાર બંધાયેલો છે શું છે જેને બંધનનો અનુભવ છે અહંકારને તે બંધનનો અનુભવ સુધી જાય હું મુક્ત છું એ ભાન થાય એટલે આત્મા સુધી ગયો શું બંધાયેલો છે તેને મોક્ષ થવાનો બાકી આત્મા તો આત્માનું છે જ વૈરાગ અને વિતરાગતામાં ફરક છું તો વિતરાગતા એ પરિણામ છે અને વૈરાગ એ છે તે બિગિનિંગ છે વૈરાગમાં બિગિન શરૂઆતથી વૈરાગ એકલો હોય તો વિતરાગ હોય હોય તો ત્યાં સુધી વૈરાગ કરતાં કરતાં આઈએ થાય વિતરાગતા ઉત્પન્ન થાય વિતરાગતા ઉત્પન્ન થઈ એટલે પરમાત્મા જ થઈ ગયો